ના વિચારો કર્યા કરે અને સાઈટ થી સિત્તેર ટકા સ્ત્રીઓ જાણે અજાણે ગુમા બીજી એમની બેન પણ એ ઓછું કરે છે એના એના અસંતોષ થી દુઃખી થયા કરે આવું કેમ બનતું આ એક સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ વિચારો પર મુખ્ય વિચારો એના ફ્રેમલી ભાઈ કે એની બેન પણ કયા નવા ઘર લઈ આવી કઈ નવી સાડી લઈ આવી મમ્મી કયા લઈ આવું આ એના વિચારો બધું આવું મારા તો જે સારા મેરીડ હોય બનગમ થી વાઈટ પડી એ બધું બરાબર ચાલતું હોય તો પણ એના કઈક વિચારો સારી છે પંદર દિવસ ઉપર એક મેગેઝીન માં આર્ટિકલ આવ્યું છે એમને વાંચ્યું કે એમાં એ લોકો એવી શોધખોળ કરી કે અમુક પાંચસો સ્ત્રીઓ પાંચસો પુરુષો સિલેક્ટ કર્યા અને એ લોકોને ઊંઘમાં વિચારો નો ગ્રાસ દોર્યો વિચારો નો દોર્યો એમાં એસી થી નેવું ટકા પુરુષો એવા વિચારો કરતા હોય પોતે બધી રીતે સુખી હોય અને સ્ત્રી તરફ બધું સુખ હોય બધું જ હોય છતાંય પણ એના એનામાં એવા વિચારો વધારે જોયા કે પેલી સ્ત્રી સારી છે પલાણી આવી છે સ્ત્રીઓ કે એની બેનપાણી ને ત્યાં વધારે સારું છે કે પેલા ત્યાં પેલું વધારે સારું છે એને એને એવા સિત્તેર સાઈઠ થી સિત્તેર સ્ત્રીઓના આવા વિચારો જોયા તો કે આ શું છે આનું આવું કારણ શું કે પોતાનો ડાયમંડ છે ને એની કિંમત નથી પોતે જરૂરી જરૂર થયો નથી એટલે ડાયમંડ ની કિંમત એના સંધી પડતી નથી એટલે બીજો ચોક્કસ બીજો ચોક્કસ વાહન વગર ના દવેરીઓ છે પણ શું કરે દુનિયા છોકરા માર માર કરવું બાતરા પેટ નહીં ગયો કુતરા લડે નહી બા છોકરા લડે નહીં પૂરી લઈને આપતી રી છોકરું લગો મિત્રો ગયું અને ગપો નથી આની પાસે કોઈક છે નથી ઇટેક માં દોષ કરાય નહી આપડે છોકરો ચોર થઈ ગયો હોય નઈ એને સાથી શું પડે છે એવું એને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા હતા એટલે આપડે શું કરવું પડે કે ભાઈ આ ચોરી કરવાથી કોઈ તને પકડે તો શું થાય કે જેલ લાગે પ્રતિજ્ઞા લેસુ ફરી નઈ કરવું અને થઈ ગઈ તો એની માથું મારું એવું બારગડી ગયા ને જ્ઞાન ફીટ થાય એટલે આવતો બઉ ચોરી ના થાય આ તો ઈચ્છે પૂરી ભજી જાય અને ઇફેક્ટ હતી એટલી જ પછી બીજું નવું નવું આપણે સ્વીકાળીએ ને ત્યારે નવું ભૂ થાય ને એટલે આ ભાઈ ઓછું થઈ જાય કેટલીક ઇફેક્ટ એવી હોય મોડી હોય તેના અહંકાર કરીને મદદ કરે તે મોડી ને મોડી ને બધા જદાય હા મારો તમે કે બધું ડરી જ નહીં ચોરી કરીશ નહી તું આપડે તો ને હૃદય પાડો આપડે વાતચીત કરીએ એવી રીતે અમારું હા તો મા જ તું કેમ નહી કરતો કઈ કરાતા કોશિશ કર્યું હોય અપવાસ કરે એનું અને જે આચાર કામના ના હોય તો એના માટે આપડે ખરી જ્ઞાન સ્વીકાર કરતા એનું જ્ઞાન સ્વીકાર કરો બાકીત કરો તો મને મનમાં શું કરે ચોરી કરવી જ જોઈએ સારું એવું મનમાં નક્કી કરે હું તો અવરોચ અવરોચ ભાઈ ના કોણ વાળો છે બાપ ને બાપ થતા યાર હતું ધણી ને વળું ધણી થતા યાર હતું અને બહુ ને થતા ને યાર હા હું પણ એમ સોઈ ને કહે ડિગ્રી કોર્સ પાસ ડિપ્લોમા ડિગ્રી આપી ડિપ્લોમા પાસ કરાઈ વગેરે વરી વહી ને પાસ કર્યા જબરી માવત આજે આપનું જ્ઞાન છે ને જો નાનપણ થી મેળવવામાં આવે ને તો આપડા મગજ માં બહુ અસર આપડે જેટલા અપટ થઈ ગયા છે કે લટતા માંથી મી જવું એટલે બહાર જઈએ એટલે પાછી મશીન ચાલ્યા કરે છે જે પણ આવતું એ ધણીઓ અચાનક આ સમજા ન થાય પણ હતી ને પતિ એ પગલું સ્વીકારી દે પતિ આવી ગણતર નું ગણતર શું ગણતર આ ભણેલી સ્ટેડીઓમાં ઘણસ છે બરકત વગર રાખેલા છોકરા પણ એમાં ફાયદો શું થયો એક પ્રોફેસર પૂછ્યું કે આ સારા આપતો પૂછો બધા નાની મને કેમ કે મોટી મને કેમ નથી હેલ્ધી માઇન્ડ છે મમતા નહીં બોર્ડ ને મમતા ભાઈ ને જેટલું બોલ હોય તો મમતા ભાઈ મમતા ની ગયો અને ત્યારે તો મારી ઉંમર માં ગયા હોય ને અમારા કદાચ બિલકુલ તુર જતા લોકો કરે નહી બહુ પણ મન બહુ ચોર હોય બહુ ચોર વારના જોઈએ છોકરા જોઈએ મારા થોડા થઈ જાય ભગવાન જ થઈ તમારું માથે પડી ગયું ને હવે ખેતી કરી માથે પડી નંબર જો કે માથે પડી દાદા માથે પડી રહી વાત બિચારા ભૂખ લાગે તો ખાવ પડે મમતા નહી મમતા રે એટલે ઘરે બાપ બેટા પડે ની મમતા ની એટલે જેવું ઘડવા એવો થાય એટલે તું આપે છે લખ્યું અમેરિકામાં સરસર માસ ની પરીક્ષા પરીક્ષા કરવી પછી પરીક્ષા કરી મારે આપતો પુત્ર આપતો પુત્ર બિલ શું કરવાના તમે જો માફી જોવાનું છે પ્રશ્નો પૂછા તમારા પુત્ર નું શ્વાસ કરોસ્કાર આપતો પુત્ર નાશ નમસ્કાર કરીને પછી કામ કરું આપતો પુત્ર હમશું મોડા પર જુઓ તો બેમ લાગે ગાવાની કોલ મારી હોવા જોઈએ જયારે વાત કરે ને એનું વર્તન દેખો દરેક ગામ આપડાસ લઈ વીસ વીસ પંદર વીસ છોકરા જાય દરેક ગામ માં રોજ બે ચાર ગામ માં જવાના એ ગામ માં જાય ત્યારે પેલા છે બેસી જાય બધા જેવું હોય જાય એકદમ સફેદ લાગે નીચે ના બે હાય તે લોકો મઠી મઠી લાવે છે પછી પદો ખાય રમઝટ જાય લોકો પરિવર્તન થાય બેહન ખોરતા હોય તો લોકો કન્ટ્રાક્ટ કુર્સી રહી કુર્સી ખોળાવે રહીશું બીજા ના કે એવું સૌથી બીજું કે હા હેચા ભગડ કે કેવું લાગે છે સી અને ડી એના પર ચમડો હશે આપડે અર્થ કરવા જઈએ ખરો અર્થ ના થતો હોય સીડી મતદાન સંકલન કરે છે પુસ્તકો નું સંકલન કરે છે એ લોકો બધા છોકરી દેખાતા એમની તું બી કઉક પહેણ અમે એવું બોલ્યો નહી કામ કયા કઈ પચીસ ના છે એટલે ઘરે બાપ બેટલા ફતા પડેલ નાખે પડેલ ના મમતા ની એટલે જેવું ઘડવો આવ્યો થાય એટલે પ્રોફેસરે લખ્યું ગરબી શું કોઈ શું કરું પછી પ્રોફેસર કયું પરીક્ષા કરોરિકા જોવા થોડો ક્યાં થાય પરીક્ષા માફી જોવાનું છે હું પ્રશ્નો પૂછા નહિ તમારા આપતા પુત્ર નું શ્વાસ પણ આપ અને અત્યારે કે છે મોડા પર જુઓ તો ડેમ લાગે આ વાત કરે ને એનું વર્તન દેખોતા ને દરેક ગામમાં જાય આપડાસ લઈ વીસ વીસ પંદર વીસ જાય દરેક ગામમાં રોજ બે ચાર ગામમાં ઉતરવાના તે ગામ જાય ત્યાં જઈને પહેલા છે તે બેસી જાય જ્યાં બધા જેવું હોય તો જમીન ઉપર બેસી જમીન પર બે ના એટલે ગામના લોકો છે લોકો શું થાય હૃદય પરિવર્તન થાય શું થાય કુર્તી ખોલતા હોય તો કારણકાર વાત પણ જ નહીં હું જતા રહીશ બીજા ના કે એવું સૌથી બીજો કે ચાર પગ દેખો કે આજ વાળે સી અને ડી એના પર ચંદો હશે આપડે અર્થ કરવા જઈએ પોતે ખરો અર્થ ના થતો હોય સંકલન કરે છે બધા પુસ્તકો નું સંકલન કરે છે તો કયું દેખાવી દેવા છે બધા છોકરી દેખાતા છોકરા હું કીધું તો અમે બોલીએ નઈ કે આ બાજુ એવું કઈ કહીએ નઈ પણ હું ના પણ હું તાર બોલ એ મોડે હેરો મને ત્યાં મોડી હશે ઉપર ને પડે ને મારું મારે દેવા કે જે <laughs> બેઝી <laughs> પ્રભુ ભાઈ જન્મ જન્મ વૈરાગી મન થયા પછી આવું ખબર પડે ને સર્વે પાડે ને પછી ના આવે આવડે એ તો તો આપણે બધો કે જ્ઞાન ને લઈને મન વિચાર એના વિશે oui, <many> <avoid>? છે આવ્યા ને સૌથી પેલા એ આવ્યા ત્યાર પછી પચાસ જવર્મેન્ટ આપી દોડે કાયદો કાયદા માં આવી ગયા ને બધા આ કે ફરદ લાવેલોનો કાર્યસર લાવેલો ગ્રીન કાર્ડ પર મેં લોક પર ડિગ્રી પર બસ અને કાયદેસર જ નહી આવેલા છે પ્રસ્તાવ કરતે છે કે જો તો ગ્રીન કાર્ડ પર ડિગ્રી પર જેટલા પર ડિગ્રી એટલો ના ડિગ્રી પર પાજી બોલાને હા પાસનો બેટા નથી કે ક્યાં પર ગોને ગયા પ્રૂફ ના ચાલે એમને એમને તો પ્રેક્ટિકલ પ્રૂફ જોઈએ બતાડવું પડે એવું શોધનારા એમ પ્રેક્ટિકલ પ્રૂફ જેવું બતાવો ને ટાઈમ લાગે પણ આ બધી વસ્તુ પ્રેક્ટિકલ શું બતાવું બુદ્ધિ દેખાવું છે એક વાત બુદ્ધિ બીજું બધું કામ નું નહીં દેખાતા બુદ્ધિ બીજું બધું અંતર કરતા શું કહ્યું જો આખે દેખાય નહી અને બુદ્ધિ જો સમજાય ની તો આ બધું આમતા શું કનીયે ત્યારે એમ સાયન્ટિસ્ટ માણસ ક્યારે થાય તેવલપ હોય ત્યારે થાય અને ડાબા પડદા ને તો ઉગી નીકળ્યા ડાબા પડદા હેタルી ગયા આ પડદા વાય ત્યારે પછી ગયા હવે જે ઉપર ના કે વાય ત્યારે પછી ગયા વરસ다가 પછી હવે આવડો છોને બોલા કે હું ખુદ આવીશ ઓપન માઇન્ડ હો ઓમે મહાન બુદ્ધિ પ્રતિ દ્રષ્ટિ જોતો હોય બુદ્ધિ તૈયાર હોય હા સો વોટ યુ સી ટુ કવર સાઉન્ડ ઇટ્સ નોટ ઈટ મારા જે વાત કરી લોકો અર્થ ને મળે એ પ્રાપ્ત થાય થી પ્રગતિ કરવાની હોય કેવાઈ Sorry. Let me repeat what you said, so you correct me. Okay. You are talking about spirituality and karma. So from the bad karma, do you get the wealth, or do you feel more spiritual, and automatically there will be wealth? This is your question, right? Uh, okay, am I correct? Does uh, prosperity or wealth go together as just karma? That's the first question. The yeah. second is, uh, where is the balance? How much do you want to think about? Can one think about, કર્મ કરી જવાનું કશું સ્પિરિચ્યુઅલ પણ જવું છે કે સ્પિરિચ્યુઅલ વધારે રહેવું જોઈએ વધારે આવ્યા છે દાદા એમ પૂછે છે કે કર્મ ને લીધે પૈસો એ બધું આવે છે માણસે સારા કર્મ કરે એના લીધે કે પછી બીજો સભ આવે છે કે શું આધ્યાત્મિક માં જ વિચાર કરે ને એમાં જ આગળ વધે તો એની મેળે પૈસો આવે કે સારા કર્મ કરવાથી પૈસો આવે પૈસો તો ઇફેક્ટ છે ઇફેક્ટ પ્રયત્ન ઇફેક્ટ હોય એટલા પ્રયત્ન થાય તો એ ત્રાસ થાય તે સારું પ્રાપ્ત થાય નથી કામ કરતું નથી આજ કરે સમજાવે I can't understand my life. I'm recording, right? Then I like, put it on stock. I'm recording. Like. So That's how it looks for one time. I, I... Here, see how, how you look. Look oh. okay, at yeah. it there. છોકરી ની છોકરી એમ પૂછે છે બેના કે ભગવાને મારા માટે પાક ની જિંદગી માટે શું પ્લાન કર્યો છે હવે પછી જિંદગી મારી કેવી જશે એના માટે ભગવાને શું નક્કી કર્યું છે એમ પૂછે છે I think so again. What is really there to this life? What is matter? Mhm. Mm uh to have time happiness with myself and my family. Mhm. Mm you know to have enough lunch right on the one. Em em kehte ke mari sukhi rahe, mara kutumbiyo sukhi rahe. U sukhi rahe mara kutumbi ghar na bada family members bada sukhi rahe. અરે પૂરતા પૈસા મળી રહે બોલશે